આખું મોહનીય આ મોહનીય કર્મ આ થી ઉડાડી શકાય એમ છે વિચાર જ્ઞાની પુરુષ ની પાસે હોય પોતાના વિચારથી નઈ વિચારો બે પ્રકારના એક સ્વસંદી વિચારો દેખાડ્યું ક્યાં ઉપર વિચાર થી બધું ઉડી જાય મારું બધું વિચાર ઉડી ગયું શું એટલા બધા વિચારો આ કોઈ એવી વસ્તુ નથી કે મેં વિચાર ના કર્યો હોય કોઈ એવું પરમાણુ નથી વિચાર ના કર્યો હોય બેસારી બે જણ જોડું જ્ઞાન લીધેલું હોય અને વ્રત લીધું હોય તો વાતવી દઈશ બાકી નહી તો સામ સામી મન ના દુખ થાય એટલા માટે એના તો ભાવ તો રાખવા જ પડે ને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 दुण। दुण। तो उड़ी जाए कर्म ने ज्ञाता द्रस्टा गए कर्म उड़ी जाए बद्रम उड़ी जाए ज्ञाता दशा गए कोई कर्मज ना, ना कहते શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ હું શુદ્ધ આત્મા છું એનો ઉપયોગ રહેવો જોઈએ આ શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્મા છે દેખાય તો લોકો ને આવે ધર્મ વર્મ કોઈ ને ભગવાન ને દેખાયું એવી દ્રષ્ટિ થઈ જાય નિર્દોષ દેખાય તો જગત નિર્દોષ દેખાય વિચારે કરે તો બધું કરીને બગીચા બગીચા જંગલ કાઢી બગીચા કરે પછી એવું એ જ જંગલ થયું ને આ આ હેતપુણશાળી જીવો હિન્દુસ્તાન ના લોકો કલ્યાણ થશે કે નિર્દા થઈ જશે ક્યાં જાય એનું કોઈ પરમાણુ બાકી રહેતા થાય એવા તમને શુદ્ધાર્થમાં પદ આપેલું છે જે લખમાં છે કે આપડે શુદ્ધાર્થમાં દાખલ થઈ શકે એવો છે આ બીજા પછી ઉડી જાય અને મોટર માં પેટ્રોલ ભેરું હોય જ્યાં સુધી પેટ્રોલ ભેડ હોય ખર્ચાય નઈ ત્યાં સુધી મોટર ચારાજ ને ઘણા જેવું છે ને એ મોટર માં પેટ્રોલ ભેરું હોય ત્યાં સુધી પેટ્રોલ જ્યાં સુધી ખૂટે નહી ત્યાં સુધી ચાલે પેટ્રોલ ખૂટી જાય એટલે બંધ થઈ જાય પૂરી થાય છે કાળો થયો સંદાસ નિદ્રા થઈ જ્યાં બે એની નિદા એ રોજ જોજો કરતા હશે જે થયું નીકળી ગયું છે બી જોખ બગી જાય તો આ ઉતાવળ નો માર્ગ નાય જાગૃતિ રાખવાનો માર્ગ ઉપયોગમાં કરવાનું અમે છે ને અમારે પણ મોક્ષ છે વર્તન પછી આવે આથી બીજો કયો મોક્ષ પીએ અને પેલો મોક્ષો કાયદેસર નો બોર્ડ પર આવી જાય ત્રણ ને ત્રણ મિનિટે હોય તો જગતનાથ રહેવાની જરૂર છે એવું નથી તમે શુદ્ધ ઉપયોગ કરો દાદા એટલું જ આમ કેવા માંગીશું બીજું વિચારશું જ નહીં કે આ ક્યારે પૂરું થશે એવું નથી આ તો સંસાર છે શું છે સંસાર હિસાબ બધો છૂટો તમે ઉપયોગ માં રહેશો બધો છૂટી જશે છૂટ્યા જેટલા ઉપયોગ માં રહી એટલો જલ્દી થાય વિચારવા પડી જાય ઉપયોગ રહી ગયો ઉતાવે મને ઉતાવ ને દાદા હું વાત જ કરું છું સમજમાં તૈયાર કરે જેમ જેમ ચારિત્ર બધા મારે ચારિત્ર બહુ ખપી ગયેલું હોય જુદ હોય બઉ જૂજ હોય અને તમારે જરાક ઢગલા બંધુ હોય પણ તો તમને જેમ જેમ જાય બધો ઓછો થતો જાય છે ચારિત્રમો જાય છે એ થી ગયું પાંચ લાખ ચારિત્રમોહ ના મહેમાન હતા એમાંથી હમણાં પોન છે ગયા પાંચ થતા બીજા પાંચ છે ગયા પાંચ થતા એમ ઓછા થતો જાય છે પછી પાંચ લાખ ના બાર લાખ થશે કેટલા લાખ થાય આપડે એને ગણી નું શું કામ એની મેરેજ જતા રહેશે ભાગી જશે ઉપયોગ માં રહ્યા નિર્ધરાત સુંદર गजब में शांति आज एम थोड़े शुद्ध उपयोग निरद्र थे शुद्ध उपयोग हेतु पांच आज्ञा पड़ी ना एक पड़े तो मत नहीं પાસે પાંચ પડે જાય છે આપડે કેવું છે એવું બધું એ ગમે પાંચ પડતા ના ના એક પાર થઈ ગયું પછી પાંચે પાંચ ઓટોમેટિક આવી જાય છે ગુરુ મારા કરે પ્રભુસિંહ કેવું એમના મોટા હતા ને સંસ્કૃત કાલે શીખેલા ઓગે સાહેબ મને સંસ્કૃત આવડતું નથી સાહેબ શીખો કર મારી ઉંમર થઈ ગયા આવે અને રાણી વિક્ટોરિયા બધી પાસે અચક્યા થઈ ગયા ઉમરે એટલે પછી એ પોતે પ્રભુ પ્રભુશ્રી પોતે એક હમલો ધારી અને એક પગ ઉભા આ બે ત્રણ જણ કશું પામે નહિ શું કયું પ્રભુ શ્રી એટલા તેલ કાઢે એટલું તેલ તો આપડા બધા મહાત્મા નું એટલું તેલ તોય આપડા મહાત્મા નાખવું આવે તમે તમારું સાહેબ મળી પ્રભુ શ્રી કહ્યું કે આજના જીવો કરેલા નથી કે પાકા ચીપડા જેવા છે કેશો નહી કે છે પાકા ચીપડા આપડે પાકા ચીપડા શું થાય ધવો પડે આપડે કોઈડો ધો પડે ઉડતો આપડે હલાવી ઉડતો પૂરું આજે એટલે દાદા આક્રમગાન નીકળ્યો ને હે એટલે જ આક્રમ આવ્યો ને એટલે જ આક્રમદાન આવ્યો ને એટલે જ નહીં અક્રમ નહી તો રમત રમત ये तो, रता थे भी गया। रता थे ने तो। जाए अक्रमशारी आ तो काम लगे चालीजारी